એ આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વા ભાઈ આજે તો રાષ્ટ્રવર્ધન આવ્યો છે અને એની સાથે એની બેન રોહિણી પણ છે ને ભાઈ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને સરસ મજાની વાર્તા એક દિવસ ઘેટા ભાઈ બાદાક નામના ગેન્ડા કુટુંબની મુલાકાતે ગયા હો એમને મળવા બાદાક બાપા પોતે તો ઘેર નતા પણ એમના સાત નાના દીકરા એ તો નદી ગયા છે નાના નાના ટાબરિયાઓ જવાબ દીધો બરાબર એજ વખતે જંગલમાં ક્યાંક નજીક માંથી લડાઈ નું રણશીંગુ ફૂંક્યું उड़ता घड़ी भर तो थंभी गुश्मन आगे जंगली घेटाए तो लड़ाई नाणव नाच नाचवा मे નાચવાના આવેસમાં ને આવેશ આ ઘેટા ભાઈએ પોતાના પગની તીણી તીણી ખરીઓ વડે કચરીને ખૂંદી નાખા એનું એ ભાન એને તો ન રહ્યું અરે હાય હાય હવે શું કરીશ ઘેટાની આખ ઉઘડી અને ચારે કોર ગેંડાના એ બાળુડાના મળદા પડેલા એને જોયા અને ત્યારેલા ઘેટાના પગલા પણ ઓળખ્યા અને ત્યારે તો એના ક્રોધ નો પાર ન રહ્યો એના ગુસ્સાનો એ તો ઉપડો તરત જ પાશાની કચેરીમાં ફરિયાદ કરવા કચેરીમાં પાહાસ એ પૂછ્યું પાછા સલામત પેલા જંગલી ઘેટાને સજા કરે એવી મારી ઈચ્છા છે એ જંગલી ઘેટા એ તમારું શું બગાડ્યું છે ભલા પાશા એ સવાલ કર્યો મારા બચોડિયા દાઢી પર એક વાર હાથ ફેરવો અને પછી બયાન નામના પંખી ને ફરમાન કર્યું એ ઘેટાને જલ્દી અહીંયા હાજર કરો બયાન ભાઈ તો પાંખમાં હતું એટલું જોર કરીને ઉડી નીકળ્યા કચેરીમાં ઘેટો હાજર થયો એટલે મને થયું કે દુશ્મનની ચઢાઈ આવતી હશે એટલે પછી મેં મારો લડાઈ નાચ નાચવા માંડો અને આ બધી ધમાચકડીમાં બાદાક બાપાના બચ્ચા બચાડા કચરાય મુવા પાતશાએ દાઢીને જરા પસવારી ને પછી હાથીને હાજર કરવાનું ફરમાન કર્યું તરત જ બાયાન પંખી હતી એટલી પોતાની તમામ તાકાત પાંખોમાં પૂરી અને ઉડું અરે હાથી ખાન મહાકાયની સવારી કચેરીમાં આવી પહોંચતા પાશા એ કાંઈક નરમાસથી પૂછ્યું તમે રણસિંગ ફૂંકીને આ ઘેટાને લડાઈનો નાચ નચાયો એમાં બાદાક બાપાના બચ્ચા ચગદાઈ મુવા સાચી છે ત્યાં મગર મચ્છ ને હથિયાર ને પડિયાર સજીને નદીના પાણીમાંથી તરતો આવતો મેં જોયો એટલે મને થયું કે દુશ્મન ચઢાઈ આવતી લાગે છે ને એટલે જ મેં તો મારું રણ શિંગ દાઢીમાં આંગળા પરોવી ને બાદશાહ હુકમ કર્યો મગરમચને હાજર કરો અને બાયાન પંખીએ પોતાની જોરદાર પાંખો જટ નદી દિશામાં વીંઝી અરે મગરમચ્છ પાણી સુરાએ દરબારમાં દાખલ થઈને કહ્યું બધું અને બાદશાહે પૂછ્યું તમે નાચ કર્યો અને એટલે બાદા અગેડાના બચોડિયા બધા કચરાય મર્યા એ વાત સાચી છે અરે ખુદાવ મગર મત છે ખુલાસો કર્યો મારી કસૂર નતી એમાં મારો વાંક નોતો પીઠ પર પોતાની ઢાલ ચડાવીમાં ચોલતા મે એ કાચબા ને તેડું મોકલું ધીમા પગતાની પીઠ લઈ ને પાછા પાસે આવ્યો ને કહ્યું પાદશા એને બચ્ચા માથે લડાઈ નો ખતરનાક નાચ નાચો શું આ વાત સાચી છે પાછબા એ ખુલાસો કર્યો હો ભાઈ એમાં મારો કઈ ગુનો નથી खी ने, ने ताबड़ोब हाजर करो कीड़ी खाओ पंखी आटशा बोली उठा નદી એ પાણી પીવા જતું હતું ત્યાં બાદા ગેંડો ધસમા સાટ કરતો ઝાડ પાનનો કચ્છ વાળતો નીકળો અને રાડો પાડતો ગયો दुश्मन भाई फेकवाबदा कर बापा तरफ फरी ने त्राड़ पाला गेंडा જંગલ માંથી નીકળેલો અરે હુજુર એમાં મારો વાંક નતો બાદા ગેંડો તો ગરીબ બની ને બોલો હું તો નદી ગયેલો ત્યાં જઈને પાણીમાં જોઉ છું તો માથે ચમકતો ટોપ પહેરેલો દુશ્મન મારી ઉપર તરાપ મારવા તૈયાર ઉભેલો દેખાયો એટલે પાછા તો એવી મૂંઝવણ પડી ગયા કે એમની દાઢી વાળ બધા વાંકા થઈ ગયા કપાળમાં કરચલીઓ ઉપસી આવી એ દુશ્મન વળી કોણ આંખો ઝીણી કરીને પાછા સવાલ કર્યો अत्यार सुधी एक डा बैठो बैठो कचेरी एक बाबत रजू करो भले था वा ने परवा भगवान करमत बाटान गान तो बोलो પાણીમાંથી બાદાક ગેંડા પર તરાપ મારવા તૈયાર ઉભેલો કોઈ દુશ્મન ત્યાં હતો જ નહી પાછા સલામત બાદાક બાપા એ તો પાણીમાં પોતાનો જ પડછાયો ભાળેલો અને એ ભોટ એવા કેમની દાઢી ના વાળ બધા અક્કડ બની ને ઉભા થઈ ગયા ભાઈ અને પછી એમણે ગર્જના કરી બહુ મુરખ છો તારો ખુદનો પડછાયો જોઈને તું ગભરાય ભાઈ પોતાના પડછાયાથી ડરી ગયા હતા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહી શ